સમજો છો ને બધા દાદાનું વિજ્ઞાન સમજવા પ્રયત્ન કોશિશ કરો આમાં કંઈ શરીર એક્સરસાઇઝ કરવાની નથી ઉપવાસ કરવાના નથી કશું જ નથી શરીરમાં કોઈ ત્રાસ પણ નથી કદાચ માથું ત્રાસ આપે બહુ વધારે એવું કરશે પણ ધીમે ધીમે એવું નથી ગમે તેટલા કંટ્રાળશો અગર તો ગમે તે કામમાં એ થશે ને એ પકડશો એટલે તો સારું કરી જશે લખીને જેટલા જેટલા હશો તે અમને મોકલશો તો બધા જવાબ મળશે એટલે અને જયારે બે કલાક માટે મળો ત્યારે હું તમને લીધું નમસ્કાર કઉ છું બોલશે શુદ્ધાત્મા ને કઈ લીધું ને મજર ન આપણને ના રેવા દે તેમાં એને શક્તિ મળશે એટલે નીકળશે એટલે શક્તિશાળી થાય આ જ્ઞા પાડવામાં મારી વાત સમજાય આજે આખું ટૂંકા બોલજો નમસ્કાર પછી આ બધું ફાયલની વાત કરું છું જ્ઞાન નથી લીધું એના માટે સત્સાધન એ જ્ઞાન બરોબર છે જ્ઞાનને એનો કંઈ મોટો ભેદ નથી સમજી લેજો એ જ્ઞાન તરફ લઈ જાય છે અને જ્ઞાનનું જ બધું કરે છે અને જ્ઞાને ખુલ્લું બરાબર છે એટલું એમાં પડે તો એનો મુખ્ય થઈ જાવ છે એટલું જ એમાં પડે છે ચાલો નવકલમો થઈ ગઈ હમ અને પછી શુદ્ધાત્માની પ્રાર્થના શુદ્ધાત્માની પ્રાર્થનામાં તમે બધાએ જ્ઞાન લીધું છે એટલે તમે આજ્ઞાધારી થયા એટલે અજ્ઞાની ના એટલે આપણે અજ્ઞાન દશામાં મારાથી થઈ હે શુદ્ધાત્મા ભગવાન અજ્ઞાનતાથી મારાથી જે દોષો થયા છે એવું બોલીએ ને એની જગાએ કે અજાગૃતિ આગળ થયા છે અને થાય છે એવી અજાગૃતિ રહે છે એ બધી કચાસ આજે હું આ પ્રગટ સુ આપણી આગળ મૂકું છું હવે આપણને દેખાય તો જ મુકાય ને અમે તો શું કરવાના હતા દક્ષિણાઓ કરવા જાય શું દક્ષિણાઓ કરવી છે દક્ષિણાઓ તો જેને લેવાનું છે એ લોકોને જરૂર છે એને કશું જોઈતું નહોતું લક્ષ્મીની બસ પાંચ તમારે તો કશું આપો છો दक्षिણા મને સ્કૂલ ઉછી આપી શકતી આખી નિશાળ આવી દીધી ધાર્મિક ક્ષેત્ર સર્વસમાર ઓળખંતે બાકી અમારી ભાષામાં કંઈ આપ એટલે સમજે એ તો બોલજો આટલું જ બોલજો એટલે બીજો સાકુલ ઓસે કલાજી નિશ્ચય નિયમન ભી આપો ને નિશ્ચય નિયમન વગર દાખલા બનાવી લેતા જ जरूर मेरी दीदी जरूर खास जरूर जरूर हो ले કરવું પારણ અમુક જોયું છે ને આપણે આવું નવ નવ છે બધી એટલે એમાં વીસ મિનિટ અડધો કલાક જેટલો જાય તે છેલ્લે માગવાન આપનું આ અનુભવ વિજ્ઞાન સ્વરૂપ જ્ઞાન માણી મારામાં પરિણામ પામો પરિણામ પામો પરિણામ પામો પરિણામ પામો પરિણામ પામો પાંચ વખત કરીએ પછી કરીએ શું વિકાસ થાય છે અને પછી બધા પંદર વીસ મિનિટ આપતા સૂત્ર દાદાનું છે ને એ આખા હિન્દુસ્તાનના ભારતના અને સારા વિશ્વના ખાસ આપણે ભારતના સંબંધ છે એટલે ભારતના કહીએ धर्मो हाँ चार हजार करो ते एक चार स्पष्ट रीते हाँ समाचार बोलना सारी हो गए वाँची नता उतना ना होता है बीजा बदा शू कर वाँचे बोली ने वाँचे, वाँचे, ने वाँचे ने वाँची ने बोले हाँ बोली नहीं પોતાનું સાંભળવાનું અને શુદ્ધાત્મા પ્રજ્ઞા એને જુએ કે આ મેઘા કેમ વાંચે છે તે કેમનું બોલે છે છે પાણી સુકાતું જાય અંદર થી આપણે નબળીઓનું છૂટું પડે પછી ભાવ છુટું પડી જાય છુટું પડે પછી તો પછી પચપનનું પદ બોલવાનું કવિ રાતના કોઈ પણ તમને ધ્યાન ઉપર રાખજો બોલજો પણ બધા પદ રાખજો પછી અને એ બધું થઈ જાય પછી સ્વામી ભગવાન દાદા રૂપાણી આરતી આરતી કરવાની આરતી લેવાનું શીખવાનું આપણે દાદા આરતી આપી હોય ને તે દાદા નામ અને આપણે ખાસ પાંચ પ્રકારે આપજો દાદા આપના જ્ઞાન દ્રષ્ટિ દિવ્ય દર્શન દ્રષ્ટિ કેવળ જ્ઞાન સ્વરૂપ છે તે મને એની પ્રાપ્ત થાય અને સમજાય સમજાય સમજાય સમજ્યું હે દાદા આપની વાણી महादेव जी ते अमरा कृपा बरसाजो बीक न लगे गंगा जी छूटा गंगा जी पूरा કરે બીજું કોઈ ગતું નથી છૂટા કર્યા કરો લોકો નું ઉચ્ચારણ શું થાય કે છે બધાને કેજો બધા એવું કહી દેવાનું સમજી ગયે અને પછી આવી ચાલુ અને પછી દસ મિનિટ અસીમ જઈ જાય